શક્તિ હે તો શક્તિ ના આધાર સબ ચક્તિ હે इनके आधार से सब चलता है बड़ा मैनेजर मैनेजर कोई है नहीं और शक्ति भी कॉम्प्यूटर की जैसी है उसमें चेतन नहीं है चेतन है।, है नहीं इसमें जो इसमें चेतन होता तो, तो भगवान पे आरोप आता था कि वही चलाता है आप सुन वो कॉम्प्यूटर की माफक है वो, है। वो इसे इसे इससे सब चलता है आप અભી કેબલ પે જમતા આરમ પાંચને કરાયા કરાયા મતભેદ તુરી મરજી મરજી મતભેદ કરાયા પર બોલને લગા વારા પૂછા તો બોલને લગા મતભેદ કરાયા મરજી નહીં એસા હો ગયા કોણ કરાતા બરાબર so it depends upon the relative character the temperament you <laughs> can <laughs> ek aise relative character temp man temperament ye badha na par aadhar rakhe wo to visible position so visible position satya ko to visible ko nahi visible to aaj se dekha jata hai ko kan se samajh pata hai ye has signte you have to go only by visible cards સાઇન્ડ મેસ તરીકે તો અમારે તો વિઝીબલ પ્રોજેક્ટ જોવા પડે ને માઇન્ડ એવું માઇન્ડ ક્યાંથી સાયન્સ માં કે છે મન જેવું ન નથી હોતું સાયન્સ માં મન જેવું કશું નથી હોતું મન હેટ ઇઝન લોકો છે બુદ્ધિ હે Intelligence yes, intelligence. is is there, man, something which you can never the ah. between two and three, ah. your arm and three arm leg Ben અને ત્રણ ની વચ્ચે નો તફાવત છે તફાવત બુદ્ધિ કે છે પણ માન શું કરે છે આ શબ્દ એમ કે ભાષામાં છે એક્ઝેક્ટ શું છે એ કઈ ખબર નથી નઈ બુદ્ધિ કઈ સમજ માં આવે આપને તે સાયન્સ માં બુદ્ધિ નિશ્ચિત છે નિર્ણય કરે અને મપાયું નથી બી ડિક્શનરી મિનિંગ દરેક વસ્તુમાં અને દરેક બનાવ માં હું જ સૌથી મહત્વ નો છું હું જ બધું કરું છું એને ઈગો કે છે અનુભવ હેપ્રેશન બંને સમ ટુ અચીવ તમે સારું કામ કરો છો તો એલિવેશન થાય તો ડિપ્રેશન આવ્યું છે કે વિચાર કા ફંક્શન હૈ જોઈ શકતી નથી જોઈ શકતું નથી જાણી શકતું નથી જોઈ શકતું નથી દુનિયામાં દુઃખ હે માઇન્ડ કે લીધા આદમી હમરે પાસે આતા હૈ હમકુ બોલતા કે માઇન્ડ કાપરેશન કરો મેન કરે બા સાયન્સ હેલ્પિંગ છે સાયન્સ એની મેન્સ નું વિજ્ઞાન ને કેટલાક ગે મતભેદ જોયો નતો આ જ્ઞાન નથી આ પેલો શાંતિ ઘરમાં નવું માણસ છે પણ મતભેદ ના આવે ને જ્ઞાન નથી સુધી દોલે ના હોય માણસું બધા માણસો જુદા છોકરો દાદા એક હસ્તુ રાગ હોય બોલવાની સત્તા નહીં એક વાત સુધારણ રસ્તા છે હા તે આપડે ધીમે ધીમે ધીમે આ તો પૂછવું તો શું પૂછવું સમાધાન કહ્યું બાકી એટલું સુધારણા રસ્તો છે બાકી આમ તો સુધરી ગયો બધું સામી વ્યક્તિ મારી સાથે વાત કરે કે મારા માટે વાત કરે ત્યારે મારી જાગૃતિ માટે મારી સમજ માં રહેવાનું વાક્ય છે આજે પેલું આ જ્ઞાન્ય છે એ વાક્ય જો પોતાની જબલ માં રહેતો હોય જાગૃતિ માં તો અમાણ ગમે તે બોલે આપણને લક્ષ્મો આપડે બોલીએ છીએ આપડે તો નીકળી જવાનું છે સામો બોલે એ વાક્ય લક્ષ્મો રહેવું જોઈએ એમને સગવડ સરસ ધરમ કાઢ્યો એમ કે છે વાણી અને વાણીના સંયોગો પરાધીન છે પણ નથી રાખવા માટે હું તમને એને મારા શબ્દ ને માન રાખીક આમાં જ છે તમને નહીં સમજવું પડતા માર્ક આવજો સારું આવડી ગયું છે એ તો જ્ઞાન ને લીધે ઘણી સારી અસર પડી પ્રોબ્લેમ અમારું કડવું નીકળે છે એનો ફંડામેન્ટલ સવાલ મુખ્ય સવાલ છે અમારા થી જે કડવું નીકળે છે પ્રતિકરણ નો આધાર આપેલો છે પ્રતિકરણ નો આધાર આપેલો છે કે ભાઈ મને દુઃખ થાય એવું હોય બોલે બધા આધાર આપેલા છે તમે કરો છો પ્રતિમા રોજ રોજ બરાબર પ્રતિક્રમનું કઈ અમે પ્રાપ્ત કરીએ છીએ એ તો કરીએ છીએ કારણ કે એ તો હવે સહજ તમને બઉ આગળ લઈ ગયું છે તમારું આ રીત હવે અમારું મુખ્ય વાત એવું છે ને કે આટલા પ્રશ્નો એમ કેમ છે મુખ્ય હેતુ એવો છે કે આ વાણી ખરાબ કેમ ના નીકળે અને કેમ મનોહર નીકળે એ આટલા જે વાણી અમારા બધું આવી જ બધું આવી જ ના પણ આ વાંચ્યો છે એટલે તમારું ભણવાનું દુખ રહ્યું બોલ બીજું છે તે પોતે બોલે છે અમારો મુખ્ય પ્રયત્ન તો એવો હોવો જોઈએ ને કે અમે કોઈ પણ કક્ષા એ પ્રશ્ન પૂછી આગળ ખસતા નથી એટલે ખબર વાત છે ને એટલે તમારો મુખ્ય પ્રશ્ન નો પાછા જળ છે પછી છતાં સૌથી વધારે ઇફેક્ટ છે એવું લાગે તમે પ્રશ્ન તમે વિશ્વાસ નથી તમને આ તો હું કહું તો કંટ્રોલ માં એક તો છે તે મૌન ધારણ કરે ઘણાની પાસે આગના લઈને નહીં તો મૌન ધારણ કરવું એ ઉદય ના નથી છે ઉદય છે મારે મૌન નહી આવે કારણ વ્યવસ્થિત આધીન છે બધું ઉદય તો આ તો જ્ઞાની આજ્ઞા લઈને મૌન તો હિતકારી થઈ પડે બીજું વાણીનો કંટ્રોલ માટે જો આ પ્રતિબંધ કરે તો કંટ્રોલ થાય બીજું પેપરેકર જે છે ને છપેલું એ છપેલા બહાર કશું વધારે ઓછું બોલાનું નથી આ બે જ રસ્તા છે પૂર્વ ભાવમાં ત્રીજા ભાવમાં એજ સંયોગો ને એજ માણસો બેકાર થવાના છે ને એ જ વાણી કરવાની છે એવું છે નોટિ એ ટેપ રેકડ એ કેવી છે ટેપ રેકડ આપડે અહિયાં આગળ સાહેબ સપાટામાં બોલે છે અને પેલો લખી લે છે અને એના ખેતી નવી કઈ નીચે કોડ લેંગ્વેજ આ બધું કોડ લેંગ્વેજ ને શોર્ટ માં બધું છે આપણો ભાવો ભાવ શું થયું બરાબર એનાથી આપડે કોરવેર જે કર્યા છે હા એનું આ ટેપ થઈ ગયેલું છે શું છે ભાવીઓ બઉ સુંદર બોલો પાણી એ કઠોળ ભાષા બોલવાનું સંતપુર આપડે ના સમજી વાળો છે હા તો અમુક જગ્યાએ મધુર બોલાય સારું કેવાનું કે આ એ એ એ-એરુસાકરં તમને સમજાય નહી એટલા માટે આગળ શું કે મધુર અને મનોહરવાડી કાઢવા પડે હા તો મજા થઈ ગયો પછી નીકળે ત્યારે કઈ જાતની કેવા પ્રકારની અને વાણી બરાબર પાત્યા બે હારી દે એવું એવો પથરો હોય ને સાથી પથ્થરો જાગૃતિ ઉડી જાય પથ્થરો નાનો થશે ત્યારે જાગૃતિ આવશે નાનો હવે પથ્થરો અમારા હાથમાં આત્મા છે નહીં બરોબર અમારો પથ્થરો નાનો કેમ કરવો પછી શું વાળી પેપ જ છે કે તમને કેવું લાગે છે પૂર્વ ની જ છે એમાં તો આવી ગયો છે ત્યાં ફેલી છે તો તે ફેરવાય કેવી રીતે તો એ કોડ વર્ગ છે ને તેના આધારે મારી પાસે કારણ કે કુદરત ફેરવવા જેવી વસ્તુ છે તેના માટે જ્ઞાની પુરુષ પાસે આજ્ઞા લે આજ્ઞા લે કરે ને તો જ્ઞાની પુરુષ ને જોખમદાર બનતા નથી અને આ જોખમદારી અમને અદભી ઉડી જાય છે થાય છે વાણી પાછળ ભાવનો આધાર છે એ તો આવી ગયું તો વાણી બોલતી વખત ના ભાવ અને જાગૃતિ પ્રમાણે ચેપિંગ થાય છે ખોટું થયું તો કોડ વાર કે હિસાબ નું ના ભૂપેન્દ્રભાઈ પાણી લાવેન્દ્રભાઈ ખોટું કર્યું દબડાયો એ બરોબર કર્યું શું કર્યું દબડાવ્યું એ બરોબર કર્યું તો કોડ ઉભો થાય છે દબડાવ્યો બરોબર કર્યું તો કોડ ઉભો થયો દફાવ્યો બરાબર તો એક જાતનો કોડ ઉભો થયો બરોબર કર્યું એમ માન્યું એક નવો કોડ ઉભો થયો એટલે એના જેવો ફરી થયો કોણ કોણ ના થયો કોણ ના થાય ક્યારે હવે આ બરાબર ના ગયો આમ પણ ના ગયો તો કોડ ઉભો થયો મૌન નું નક્કી કરી મૌન થઇ જાય બોલવાનું તો ખરું ખરું કરવો નથી કરવા માટે બોલવું ગમો અનગમો તો ગમે તેના સારા માણસ જોડે આવે જવાનો અને તે વખત અમે કદાચ જોડે ન કહીએ તો અમારી અંતર વાંચા ભાવ તો લાવી જ જવાનો ભાવ છે ભાવે ભાવ તો જ જ છે ને અમે બોલીએ ના બરોબર એ ભાવે આવ્યો એલો જુનો જૂના આધાર લાગી ને ભાવે જાગ્રતો થયો ને ખરાબ ભાવ એ થયો ખરો ને એ વાંચામાં આવ્યો નઈ તો આંતર વાંચ્યા માં આવીને ઉભો રહ્યો આજ એવું વાક્ય બોલ્યો નઈ ત્યારે બે જવાબ આપ્યા તમને આટલી સુધી સમજી ગયા મોટો સાયન્ટિસ્ટ નહી સમજી જાય આ સમજી સમજાય સાયન્ટિસ્ટ નહી સમજી શકે એ વાત છે નહીં હવે હવે હવે એનું બહુ સબ્જી કેમ કેવું આવવાના હવે અંતર વાંચ્યા આવી કે બાર વાંચ્યા આવી બહાર ના બોલે સ્ત્રીઓ બોલે નઈ વાચા તો આવી પછી પછી અમારે શું કરવું એ પ્રોબ્લેમ ઉભો થયો ને ભાવ તો જાગ્યો ને અને અમારું કોડિંગ ના થઈ જાય એનો પ્રશ્ન છે નવું કોડિંગ ના થઈ જવું નવું કોડ ના જામી જાય કે આવું ખોટું ના હોવું જોઈએ સુંદર લોડ આવી જશે કે સુંદર કોડ આવે ને કોડ નડ હશે ત્યાં લગીને પાછો દેહ ફરતો રહેવાનો કોડ હશે ત્યાં લાગી દેહ અમારો પાછું આવવાનું મનોહર બોલવા આવીશું પાછું જેને પેલા પ્લેન માં જવું છે જેની આ ભાષા ખરાબ નથી એ લોકો બદલો નથી કોડ અમને બધો નથી પેલા કાતા પડી ગયા છે આ પાછા છે કોઈ ને દુઃખ ના થાય મારી વાણી નીકળે દાદા કઈક કરો હું તો ક્યાં કરે તો આપડે આગળ જે બોક્સ જેવા કોર્ટ જોયે છે ને જતા આવતા પાછા આવ્યો પછી કોડ ઉત્પન્ન થશે પછી હા એ કવતા જ છે ને એટલે શું તમને કોણ જ બી કેવું છે આવું કીધું વાત કરું પછી એને મારી વાણી થી મારી વાણી થી કોઈ પણ જીવ નો પ્રમાણ ના દુઃખિત માત્ર પ્રમાણ ના દુઃખા દુઃખ કોઈ પણ જીવ હરી વાણી થી કોઈ પણ જીભ નું દુભાય છે કોઈ પણ પ્રમાણ ના દુભાય કોઈ જીવ નું કોઈ પણ પ્રમાણ ના દુભાયું પ્રમાણ ના દુભાય શું કયું માન હતું પણ નહી શકે તો થયેલા અમારે આવા ભાવ કરવાના અમારે શું કરવાનું